બાલ કૃષ્ણ વ્યાસપીઠ ઉપર સ્થાપન ના દર્શન બાદ શાસ્ત્રીઓનું ભોજન કરી રહેલા પરમ પૂજ્ય દોંગ્રેજી મહાજ સંતરામ મહ દિવ્ય જ્યોતિ અને તેઓ શ્રીની પાદુક અને આપણા સૌના વંદન પરમ પ્રાત સ્મરણીય મહિ નારાયણ દાસજી મહારાજ પરમ ભાગવત પૂજ્ય સુખદેવ સ્વરૂપ શ્રી ડોંગરે અને શ્રી સંતરામ મંદિરની સંત પરંપરા મહંત પરંપરાના તૃતીય મહાન શ્રી ચતુર્દાસજી મહારાજ શ્રી ના શતાબ્દી સમાધિ મહોત્સવ પર્વે ભાગવત જ્ઞાન આપ સૌ માણી શકો જોઈ શકો સેવામાં રંગાઈ શકો એ રીતે આયોજિત થયેલા છે કેટલાક કાર્યક્રમો થઈ ગયા છે શ્રી કૃષ્ણ નામ જપ માળા अध्यक्षता बदा दिवसों दरमियान आप श्रवण कर सौ घना बदा दिवसों पूज्य महाराज श्री श्री सतराम मंदिर नगर नड़िया जिलों गुजरात ए रीते संकड़ेलू के सतत सतराज ना उचित है सर्व ने प्रेरणादायी है व्यवहार सब संकड़ेलातरा मंदिर ना एक अन्य भाव छ कार्य न एक उपभोक्ता बनी सकता बदस दरमियान ए संकड़ी सकीमद भागवत भगवान श्री कृष्ण न स्वरूप भागवत भागवत मे अपनी अंदर एक भक्ति ने जन्म भोगो ठीक योगो सुधी प्रेरणा नियुष्य એટલા માટે બન્યું છે કે પરમ પાવન હિમાલયર નો સાક્ષાત્કાર કરતા ઈશ્વર ની સમીપ મહર્ષિ જે અંતસ્પૂરણ થયું એ જ ભાગવત શાસ્ત્ર સર્જન છે એ જ ભાગવત નું સ્થાન છે એવા મણીય પ્રાકૃતિક વાતાવરણ ની અંદર આ ગ્રંથ નું સર્જન થયું છે એટલે એક અમૃત કલા છે કાવ્ય ની જેના પરિણામરૂપ સત્સંગની સરિતા અમારા જીવનના અવગાહ માટે હંમેશા કૌી તારો જે રીતે પોતાના જીવન નું કલ્યાણ કરવા માટેનું એક સાજુ માર્ગદર્શન આપ માં પાર અથી બતા Shri-shara-shu-va-sthyay. શ્રી કૃષ્ણ દર્શન માનવ શરીર માં જ થાય માનવે તર કોઈને પણ ભગવાન દર્શન થતા નથી આપી છે માનવ શક્તિ નો ઉપયોગ બુદ્ધિ નો ઉપયોગ કેવલ પૈસા માટે સંસાર સુખ માટે ન કરે શક્તિ અને બુદ્ધિ નો ઉપયોગ જે ભગવાન ના માટે કરે છે સ્વર્ગ ના દેવો ને પણ ભગવાન દર્શન થતા નથી સ્વર્ગ રહેલા દેવો આપણા કરતા બઉ સુખ ભોગવે છે દેવો અતિ સુખ ભોગવવાથી દુઃખ ની સમાપ્તિ થતી નથી માનવ અનેક સમજે છે મને પૈસા મળે મારો બંગલો થાય સ્ત્રી મળે પુત્ર થાય હું સુખી થઈશ માનવની કલ્પના બરાબર નથી કેવલ સુખ ભોગવતો નથી સંસાર નો એક નિયમ છે જે અતિ સુખ ભોગવે છે એની ઈચ્છા હોય કે ન હોય એને દુખ ભોગવવું જ સુખ ના પાછળ સુખ બે સાદા સમાપ્તિ શ્રી કૃષ્ણ દર્શન થી થાય આ સંસારમાં પ્રભુએ જાણીને અશાંતિ રાખી સંસારમાં સુખ છે શાંતિ નથી આ જીવ જયારે ઈશ્વર થી અલગ થયો જીવાત્મા એ ભગવાનને કહ્યું કે મારે હવે સંસારમાં ફરવું છે આપણે બધા એક દિવસ એવો હતો ભગવાનના ચરણમાં હતા ભગવાન સાથે જ આપણે રહેતા હતા આ જીવ ની કઈક અને એને ભગવાનને છોડીને જગત માં રખડવાની ઈચ્છા जगत जारे भगवान भी नी थे। मारो थे। मारो बारक थे। अवेने मारी पासे गम तू मने छोड़ी ने कहू के बेटा तू मोड़ी जाए भले जा जाने शांति मैं संसार પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી રાજા શાંતિ નહી રંગને શાંતિ રાજા રાજમહેલ માં સુખ ભોગવે છે એને તમે મન શાંત રહે છે મન અતિ ચંચલ છે અને તે સિદ્ધ છે શાંતિ નથી પ્રભુએ સંસાર માં અશાંતિ રાખી સંસારમાં શાંતિ ન મળે ત્યારે એ મારો આવશે સ્વર્ગ ના દેવો ને પણ શાંતિ નથી સુખી છે સુખ ભોગવે છે પણ મન અશાંત રહે છે સ્વર્ગ આવક નથી ખર્ચો બહુ થાય સ્વર્ગમાં કોઈ ભક્તિ કરી શકે નહી સ્વર્ગ એ ભોગ ભૂમિ છે ભક્તિ થતી નથી ભક્તિ આપણા ભારત માં થાય ભારત વિના જેટલા દેશો છે એ બધા ભોગ પ્રધાન ભારત દેશાન ભક્તિ માં રમનારો જે દેશ છે એ જ ભારત દેશ સ્વર્ગમાં અતિ સુખ હોવા છતાં દેવો ને એવી ઈચ્છા થાય છે અમારો જન્મ કોઈ વૈષ્ણવ ના ઘેર મારો જન્મ થાય સ્વર્ગ ના દેવો નવું પુણ્ય કરી શકતા નથી અને પશુ પક્ષી નવું પાપ કરી શકતા નથી પશુઓ અતિશય અજ્ઞાન છે પશુ કદાચ પાપ કરે તો ભગવાન ક્ષમાપ્ત પશુ તો કરેલા પાપનું ફળ દુઃખ ભોગવી રહ્યો પશુ તેને કે છે જે શરીરને જ આત્મા સમજે છે હું શરીર નથી હું તો શરીર જયારે બગડે છે ત્યારે બગડેલા શરીર ને હું સુધારનારું છું હું શરીર જુદો છું મારું ઘર છે હું ઘર નથી હું ઘર માં રહીનારો છું માનવ જ્ઞાન પ્રધાન બુદ્ધિ પ્રધાન છે માનવ જાણે છે અતિશય અજ્ઞાન હોવાથી પશુ નો સ્વભાવ સુધરતો નથી જન્મથી મરે ત્યાં સુધી પશુ નો સ્વભાવ પશુ નો સ્વભાવ સુધરતો નથી માનવ નો સ્વભાવ સુધરે છે માનવ જ્ઞાની છે માનવ બુદ્ધિ પ્રધાન તમે નાના ત્યારે તમારો સ્વભાવ જેવો હતો એવો આજે આજુ તમારો સ્વભાવ સુંદર છે જેનો સ્વભાવ અતિ સરળ છે જેનો સ્વભાવ ગરમ જેવો ઠંડો છે જેનો સ્વભાવ શાંત છે તેને મળતા પહેલા જેવો આનંદ મળે છે માનવ મેળી પણ મહારાજ ને હજુ બરાબર કથા કરતા જ મહારાજ બરાબર કથા કરતા હોય અને તમે શાંતિ કથા સાંભળતા હોય કથા સાંભળ્યા પછી તમને માનવ પાપ છોડી શકે છે માનવ સાવધાન રહે તો સર્વકાળ માનવ ભક્તિ પણ કરી શકે છે પાપ છોડવું અને સર્વકાળ ભક્તિ કરવી માનવને ભોગ અને ભગવાન બંને મળે બીજા બધાને ભોગ જ મળે માનવને વિવેક થી સુખ ભોગવીને માનવ ભક્તિ કરે તો માનવ ને ભગવાન પણ મળે માનવ વિવેક થી થોડું સુખ ભોગવે એવી ભગવાન ની ઈચ્છા છે કોઈ માનવ બહુ દુઃખ સહન કરે એ ભગવાન ગમતું નથી અતિ ભોજન કરે સારું નથી અને અતિ ઉપવાસ કરે પણ સારું નથી કેટલાક લોકો અતિ ઉપવાસ કરે બઉ સારું નથી જે લોકો અતિ ઉપવાસ કરે ને તે ભગવાન ને ભૂલી જાય છે અને આખો દિવસ દાળ ભાત ને ભગવાન અને મન અન્ન નું કરે તો ઉપવાસ તો વાદરો પણ કરે વાનર કોઈ દિવસ દાળ ભાત ખાતા જ ખાય વાદર ફળ જ ખાય વાદર ફલાહારી હોય મન બહુ ચંચલ હોય ભોજન ન કરે અતિ ઉપવાસ પણ સહન કરે તો અંદર તમારા અંદર નારાયણ છે કર માનવ વિવેક થી સુખ ભોગવે માટે તો પ્રભુએ સંસાર ની રચના કરે સુખ ભોગવી ને મારી ભક્તિ કરે સુખ એટલું ભગવાન ને જે ભૂલે એનું મન બગડે છે એનું તન બગડે છે ભોગ ભગવાન આ બે નો સમન્વય માનવ શરીર થયો છે તેથી માનવ શરીર પ્રશંસા કરવામાં આવે છે શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રયત્ન જેને ભગવાન ના દર્શન ઈચ્છા છે જે ભગવાન ના દર્શન માટે પ્રયત્ન કરે છે એનું પાપ છૂટી જાય જેને ભગવાન ના દર્શનના દર્શન ની ઈચ્છા રાખો મને ભગવાન ના દર્શન કરવાની મને ભગવાન ના ચરણે જોવું છે જેના મનમાં ભગવાન ના ઈચ્છા છે એનું જીવન સુધરે છે જેના મનમાં ભગવાન ના દર્શન ની ઈચ્છા છે કદાચ એને દર્શન ન થાય ભગવાન ના દર્શન સુલભ નથી દુર્લભ છે પણ જેના મનમાં ભગવાન ના દર્શન ની ઈચ્છા છે ભગવાન ના દર્શન કરવા માટે જે પ્રયત્ન કરે છે ઈચ્છાથી જીવન સુધરે છે શ્રી કૃષ્ણ દર્શન ઈચ્છા રાખવાથી મરણ મંગલમય થાય તમે આજથી ભગવાન ના દર્શન કરવાની ઈચ્છા કેટલાક લોકો ઈચ્છા રાખે છે ભગવાન કઈ કૃપા કરે તો બંગલો બાંધો છે તમે આજથી ઈચ્છા રાખો કે મને ભગવાન ના દર્શન કરવાની સરળ સાધન તેજા ભાગવત સાધન ભગવતા પ્રોક્તમ ભાગવતમ કદાચ તમને શંકા થશે કે મારા હું તો રોજ મંદિરમાં જઈને ભગવાન ના દર્શન કરું છું મંદિરમાં જઈને ભગવાન ના દર્શન કરે એ સારું છે મંદિર માં ભગવાન વિરાટી અને તે ભગવાન ને હું વંદન કરું છું દર્શન કરું છું કોઈ રાજમહેલ માં રાજા બેઠો છે તે જોવાથી તમને શું રાજા ને રાજમેલ માં જોવાથી કેટલાક લોકોને મંદિર માં તો ભગવાન દેખાય છે પણ જ્યાં મંદિર બહાર નીકળ્યા તેમને ભગવાન દેખાતા નથી મંદિર માં ભક્તિ કરનારો માનવ મંદિર માંથી બહાર નીકળ્યા પછી પાપ પણ ધક્કો લાગે કે મને એને ધક્કો મારે કેટલા ભૂલતા નથી પણ મનમાં રાખે છે વિચાર કરે છે વખત આમાં લોકો એને ધક્કો મારે ભગવાન ના દર્શન કરતા કરતા ભક્તિ સફળ થતી નથી જીવનમાં શાંતિ મળતી નથી મંદિર માંથી બહાર નીકળ્યા પછી પણ ભગવાન ના દર્શન કરે થોડો વિચાર કરો મંદિર તમને ભગવાન દેખાય છે કે મૂર્તિ દેખાય છે પણ વૈષ્ણવો એવો વિચાર કરે છે હું ભગવાન ના દર્શક આ કઈ મૂર્તિ નથી જે ભગવાન વૈકુંઠ માં છે તે જ કૃપા કરીને મંદિર માં પધારે આ સાક્ષાત વૈકુંઠના જ નારાયણ વૈષ્ણવો એવી ભાવના રાખે છે અને ભગવાન ના દર્શન કરવાથી જ આનંદ આવે આજે દર્શન આનંદ આવે ભગવાન પ્રસન્ન દેખાય આજે મારા ભગવાન મને જોઈને કાલમાં ધીરે ધીરે હસતા કોઈ પણ માનવ જયારે પાપ છોડે છે પ્રવૃત્તિ છોડે છે અને પરમાત્મા ભાગવત આવી જાય છે એને દર્શન આનંદ આવે છે પ્રભુ પણ પ્રસન્ન થાય છે એવું લાગે છે હવે મારો દીકરો રાયો થઈ જશે એવું લાગે મારા માટે બધું છોડીને બેઠો છે દર્શન માં આનંદ કેમ આવ્યો મૂર્તિ ને જોવાથી આનંદ આવે છે બજારમાં દુકાનમાં મૂર્તિઓ ઘણી હોય છે આનંદ થાય ભગવાન આનંદ સ્વરૂપ છે અને તેથી દર્શન માં આનંદ આવે છે આજે આનંદ આવ્યો આજે પ્રસન્ન દેખાયા આજે ભગવાન મને જોતા હતા અને પ્રભુ મને પ્રસન્ન કદાચ તમારા કોઈ દિવસ પાપ થઈ જાય અને પાપ કરીને તમે મંદિરમાં દર્શન કરવા જાવ તે દિવસે તમને દર્શન કરતા એવું લાગશે આજે પ્રભુ પ્રસન્ન દેખાતા નથી આજી થોડા નારાજ થયા પાપ કર્યું છે ભગવાન ને પણ સંકોચ થાય મારો દીકરો છે એને હું બધું જ આપવા તૈયાર છું પરમાત્મા તો જીવાત્મા પોતાનું સર્વસ્વ આપવાની ઈચ્છા ભગવાન ના સન્મુખ જઈને ઉભો રહે તો એને જોતા ભગવાન ને પણ થોડો સંકોચ થાય મારા એનો વિશ્વાસ નથી મંદિર આવે છે મને વંદન કરે છે અને ભગવાન કોઈ વખત નારાજ પણ થાય બહુ પ્રેમથી ભાવ પૂર્વક દર્શન કરે એને એવા અનુભવો થાય છે મંદિરમાં ભગવાન ના આનંદ આવે છે ભાવનાથી મંદિરમાં ભગવાન ના દર્શન થાય આ સાક્ષાત ભગવાન લોખંડ ને અગ્નિમાં તપાવ્યા પછી અગ્નિ નો પ્રવેશ થાય છે તેવી રીતે મૂર્તિ માં પ્રવેશ થાય છે અને તેથી દર્શન માં આનંદ આવે છે મંદિરમાં ગયા પછી પણ ભાવના તો કરવી જ પડેત ભગવાન ભાવના વિના મંદિરમાં પણ ભગવાન ના દર્શન ભાવના કરો છો ભાવના થી ભગવાન ના દર્શન કરો છો તેમ મંદિર બહાર નીકળ્યા પછી તમને કોઈ સ્ત્રી દેખાય કોઈ પુરુષ દેખાય એ સ્ત્રી પુરુષ ભાવના એના કપડા ને જોશો તમને ભગવાન ના દર્શન દેહ ને જોવાની જરૂર નથી તમને બધાને દેહ ના ઈચ્છા છે શરીર તો બધાનું એક સરખું જ છે જેવું મારું શરીર છે એવું જ બધાનું જોવા લાયક દેહ નથી જોવા લાયક દેવ છે લોકો કે છે દેવ ના દર્શન થતા નથી માનવ ને જોવાની કુટે જેની દેહ માં દૃષ્ટિ છે જે દેહ ને સુંદર સમજે છે એ દેવ થી દૂર જાય તમને બધાને દેવ ના દર્શન ની ઈચ્છા છે આજથી તમે એવું નિયમ લો કોઈ દેવ દેહ માં છે તેથી દેહ માં સૌંદર્ય દેખાય દેહમાં જે સૌંદર્ય છે એ દેહ નું નથી આત્મદેવ નું છે આત્મદેવ શરીરમાં ન વિરાજે પછી ઘરમાં કોઈ રાખવા પણ તૈયાર થતા નથી કેટલાક લોકો તો ઉતાવળ કરે છે જલ્દી બહાર કાઢો ને તો વજન વધી જશે જોવાલાયક દેહ નથી દેવ માનવ ને જઈને જેવી રીતે તમે ભાવનાથી ભગવાન ના દર્શન કરો છો આ મૂર્તિ નથી ભગવાન છે મંદિર માં પણ ભાવના તો કરવી જ પડે ભાવના કર્યા વિના તમે જે દેવ ની પૂજા કરો છો જે દેવ ના નામનો જપ કરો છો એ દેવ સર્વ આધાર છે એ દેવ સર્વ છે એ સર્વમાં દેહ થી દ્રષ્ટિ હટાવો મન ને વારંવાર સમજાવો દેહ સુંદર નથી દેહ સુંદર ભલે કાગળ દેખાય તમે આચવી રાખો છો આ કાગળ નથી છે નોટ માં દેખાતો નથી આંખ ને પૈસો દેખાતો નથી પણ બુદ્ધિ કે છે આ રૂપિયા છે ભગવાન ના દર્શન કરવાની ટેવ શાંતિ મળશે આજે જગત માં વધ્યું છે એનું એજ કારણ છે માનવ ને અને મૂર્તિ જ ભગવાન દેખાય છે માનવને માનવ શરીર માં ભગવાન દેખાતા માનો શરીરમાં ના દર્શન કરે તો પ્રત્યેક માનવમાં ભગવાન છે ભગવાન ન હોય તો માનવ ભૂલી શકે પૂર્વજ શક્તિ ભગવાન આપે છે ય વાચન અભ્યુદિત કેટલાક લોકોને કાન હોય છે છતાં સાંભળતું જ નથી એમના કાન ને ભગવાન સાંભળવાની શક્તિ આપતા નથી તમને બહુ શાંતિ મળશે મંદિર માં ભગવાન ના દર્શન કરવાથી થોડો સમય શાંતિ રહેશે પ્રત્યેક માનવમાં જે ભગવાન પશુ પક્ષીઓમાં પણ ભગવાન છે સનાતન ધર્મમાં સ્વરૂપ જેવું સમજાવ્યું છે એવું કોઈ ધર્મ માં કેટલાક લોકો તો એવું સમજે છે ઈશ્વર સાત મારે બેઠા છે ભગવાન તમારી સાથે હોય પશુ પક્ષીઓમાં પણ ભગવાન છે કોઈ જીવની હિંસા કરવી તમે જે જીવની હિંસા કરશો એ જીવ બીજા જ માં તમને મારવા માટે આવશે હિંસા એ પ્રતિહિંસા ને